સ્વામીનારાયણ હરે સ્વામિનારાયણ હરે સમયના કોષ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ઘરડા મધ્યના દરબાર વિરાજમાન હતા અને ધારણ કર્યા તા અને પોતાના મુખાર તેમાં દોષ સુજતા હોય એટલા ને એટલા સુજે કે કઈ વધુ સૂજે પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે અટકલે बुद्धि पलता रीत थी जाएगा सूझे तय समझे बुद्धि गुंडा देश का અમે એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો અને જે આતુરી જીવ હોય તેને તો પોતામાં એક અવગુણ પાસે નહીં અને બીજા જે હરિભક્ત હોય રાહુ હતા તે સરખો રહે પણ એને સંત નો સંગ લાગે નહી પાસાય તેને પોતાના જ સુજે તો બીજા હરિભક્ત ના દોષ ને લઈ ને આ બધું થાય છે આપણે આપણા હૃદય માં જોઈએ બધી થઈ જાય એટલે તરત પાછું એક ની એક વાત હોય જયારે બનતું હોય અને ત્યારે એને ઘટાડી દુધી ઘટાડી અને જયારે ઘટાડવાનું આવે એટલે વધારે દેખાય થોડું હોય એ વધારે દેખા આવે તો થોડા ગુણ હોય તો બહુ દેખા વધારે વધારે દેખાય નિયે કે વધારે એટલે વધારે અને તેની ઘડી બન્યું એટલે ગુણ વધારે દેખાય બોલો ભાગ ઓછો દેખાય બુ હોય એ જાણે કોઈ એ કો બાકી ખબર માયાનો પ્રવાહ જ એવો છે પાછી અને કાલ ને મે રાવણ ને રાહુ ગયા હોય એ શું કીધું થાય વધારે ભગવાન પેલા દર્તા બદલતો નથી જો પોતે પોતાને ઓળખે તો બદલી છે વિશાળ છોકરાઓ ભણે માસ્તરે સમજાવે અને જે છોકરો એમ માને ખબર નતી હવે ખબર પડી કઈ નું એવું અને તે જે સતન માં રહ્યો હોય અથવા સંતના મંડળ માં તો પણ જેવા કાલ ને રાવણ ને રાહુ હતા સરખો રહેણ સુજે પણ બીજા હરિભક્ત ના દોષ ને તો દેખે જ નહીવચન એવી રીતે મધ્ય પ્રકાર નું ચુમાલીસ નું વચન અમૃતમ જે સ્વામીનારાયણ સમાજ આઠસો એસી ના દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ ભોજાજી સ્વામી સર્વે મુનિ મંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ સત્સંગી તથા પાળા तथा अयोध्या कसर रह तेवधान रह जाय गाफला पग टको नही ભગવાન મૂક્યા નથી આપણે મહિમા હું આપણને સાધુ ને મહિમા કાયમ કહે ને તમે તો મહાપુરુષ કેવા છો અને અયોધ્યા વાસી ને તો ક્યા મૂકી આવે એ તો દિવ્ય જ કહેવાય કે કરવાનું નહિ વાતના અને સ્વભાવ શું કેસના અને સ્વભાવ જુદું આવ્યું એ જરા જુદું પડે બઉ ન વાસના ની પરિપક્વ અવસ્થા આવે તો એ સ્વભાવ થાય માટી વાળું વાસણ માટી નું વાસણ એમાં ડુંગળી લસણ ભરો એટલે વાસ પેશી જાય માટી પાછી તમે કાઢી લ્યો તોય એ માટલા માં એની વાસ આવે એમાં પાણી ભરો ધોય કરી પીણા બે જે ક્રિયાઓ એ બધી આનાથી જ થઈ છે એટલે આમાં બધું ભરાય છે એની તમારા હૃદયમાં નહી જ નહી આપણે આગાશ્રમ ની ઊંચામાં ઊંચી વાત કરો રાજી થાય દરેક ક્રિયા માત્ર એવી જ હું એ બેઠો બેઠો બઉ વિચાર કરતો હું વાસ પેહિ જાય એટલે વાસના થઈ ગઈ અને વાસના માંથી સ્વભાવ ઉભો થાય ઈ વાસના કાઢવી હોય તો વાસણ ને અગ્નિ માંગની ઉગવાની આશા સ્વભાવ ઉગવાનો છે પણ દરેક પછી ઉગે જ એમાં બ્રહ્મા અગ્નિ જો શેકાય તો જન્મ પરિ બ્રહ્માગ્નિ માં હોય પણ બ્રહ્માગ્નિ ક્યાંથી શકે સ્વભાવ કરી રાખે એટલે બ્રહ્માગ્નિ લાદેસ કે શું દેવ સ્વામી વિચાર કરજો બધા તમે પગત પાસે બેઠા છે પાછી મેળો ને કઈ દેખાય ન દેખાય બ્રહ્મ અગ્નિ માં વાયુ આ બિલ કે ભીગવાની આશા જ્યાં તમે સંસાર છો નો બ્રહ્માગ્નિ માં જાવ પાછલી ઉમર માં ઘરમાં કજીયા અલ છોકરા માને ઘરવાળા માને એવું ઊભું થાય ને જે બ્રહ્માગ્નિ નો હોય અંદર બરતું હોય પણ કોઈઓ બ્રહ્માગ્નિ આવે છે પછી ક્યારેક ચટકી ચડે ભજન તમારે ત્યાં તો ઉત્પન્ન થાય એવા સંજોગો છે તમને ભૂખી પણ થાય આવડા ને હો અને છેલ્લા તળાવ સુધી શું અડચણ આવે તમારે તો એ સંજોગો જ એવા છે અને જો કઈ ઉભું ન થાય તો અતિશાસ્ત્ર નો અભ્યાસ હોય મનન દ્વારા વિચાર કરે તો ઉભું થાય દુખ વિના વહી રહે ન થાય દુખ વિના વેગ વહી રહેણથી વહી રહે આ બુઓ એ તો કોઈખ આવે મારે તો જે તમે ભગવાન ના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાત ની વાત જાતનો તમે વાંચો છો લોકો હું આજે બેઠો હું આમાં કોઈ નું ભૂલું ઈચ્છતો હોય બોલવું એમ નઈ આગળ પાછળ તપાસ બિલકુલ નો છતાં કોક ને દક્ષિયન વઢીયે એનું આવડું આપણે એ જ બોખતા હોય અને કા કેસે જોવી જોઈ ને કઈ અમારે બોલે શબ્દ આવે ધીરે ધીરે મોટા હું માગતો હોઉં ને કે આને આવા શબ્દ હોય કે શ્રીજી મહારાજ પોતે બોલે પોતાનું મિસ લઈને મારે તમારા માં ખોટ રહેવા દેવી નથી એની ઉપર બોલે છે જો આને કડવું પણ ન કહીએ કડવું તો ઉછે આનો આ તો રાજી થાય ન કહીએ તો આવે શું કામ મૂકવા આવે સંસ્કાર સંસ્કાર આપનાર જોઈએ કે નહી હવે આવડા સંસ્કાર જ ન આપે ખાના પીણા ના આનંદ કરો ખસે મને મગમાં હોયકો ખરો બાકી તો ટુ મળ એને ઉપદેશ દેવો હોય બધા તૈયાર હોય સમજતું હોય તમારો જુવાન્યો વર્ગ એને ભગવાન માં જોડવો એમાં એક નો હાલ લ્યો નલ્યો હાલો એની ઈજ ન પોતે નો હાલ અને માનલો બરાબર ભગે લાગે એ ખરું કેટલું થાય અમારા આશ્રમ ને ખબર બાઈ આવી ખાધી ગોટા કહેવાના દશા જોશી વાળા સમજે તમે તો ન બોલો પણ મારજ બોલવાનો હક છે એટલે બોલો મહારાજ પોતાને આવડ માં મહિમ દિવ્ય છોડી નાનો મોટો ભગવાન ભગવાન નો સાધુ સત્સંગી કોઈ ને કાર્યવા નહી શિક્ષા પદ્રી માં ધર્મ લખી આચાર્ય ના લેખ્યા ત્યાગી ના લખ્યા ગ્રસ્ત ના લીખ્યા આ પ્રમાણે વર્તે એ અમારો આ પ્રમાણે ના વર્તતો હોય એ સંપ્રદાય ને બહાર જન્મ્યો એ કેને લાગુ પડે બે પાંચ દિવસ લાગુ પડે બીજા ન પડે ને એ બધા ને રખે છે આનો ઉપયોગ રોટલા ખાવામાં કરાય એવું અમારું ગુરુકુલ હે એના ખાડ માં કરાય એટલે રોટલા હારા મળેલા સુધારવા ઊંડા ઉતરો દેખાય કેટલા નીચે થઈ ગયો આ તો લુગડા બદલાયા હવા પહેર્યા ને રોટલા મળી ગયા આને મળ્યો એમાં ઘણા ઘણ પાછું અમારા ગાણે ભારે મહિના રસોઈ નો આવ્યો એમ અમારે મોટા મંદિર બોલો આ વચન તો ખરેખર થઈ અને માયા ત્રણ ગુણ દસ ઇન્દ્રિયો દસ તાણ ચાર અંતરણ પંચભૂત અને દેવતા એમાંથી કોઈ મહારાજ ને પણ આપડે રાખવા આપણે એમ કઈ એને રાખવાની નતી પણ આપડે કેટલી રાખી એ આપડે જોવું જોઈએ ને હમ નકરા ઇન્દ્રિયો અંધકરણ નથી લેખા એના વિષયો એના દેવો એ બધા બનુભાઈ એ કોઈ નો સંઘ રેવા દેવો નથી અમારે દયા કરી છે એ તો દયા કરે જ છે આપડે જ દેવું પણ આપડે સંઘ છોડાય એવો નથી ને એ કઈક રેવા દેવો નથી જેને છોડવો છે એને વિચાર કરવાનો નો છોડવો એને કઈ વિચાર કરવાનો નો વિચાર કરવાનો रूपे थी, थी। भगवानी भक्ति करो एवं सर्वे ने कहवाई जात नो माया नो गुण रहो नहीं आ जन्म सर्व कसर न टवी તો ભદ્રિકાશ્રમ માં જઈને તબ કરીને સમગ્ર વાડી મજાની હોય અખંડ લીલું રહેતું હોય અખંડ લીલું રહેતું હોય ત્યાં ઘણી એકર ખોલીઓ રાખે રાખે ને એનો છોકરો ધ્યાન દાખર રાત્રે નહીં તો એની રક્ષા કરવી જોઈએ એટલે એ હાચવો એમ નહી અંદર પાક આવે એ પાક ને હાંચવો નહીં આંખ ના ધર્મ કાન ના ધર્મ જીભ ના દર માં એને કેમ વાપરવાનું એટલે સત્પુરુષો રાખ્યા છે હાચવતા હોય ને એને આ તો માલા લુગડા ને હવે આને આપણે કુર્મીએ ગેલી એનું જ બધું ખવાય ગયા એ બીજાનું ગેલી હાંચવે હરણિયા રાત્રિ નું લીલું હોય આવે એટલે પંખીડા બઉ આવે મેળા ઉપર બેસીને ડબ ડબ ડબો વગાડે ઓછા પણ પછી સમજી ગયો વગાડે છે ત્યાં એટલે પડકે બેહીને ખાય પંખીડાતા ખાતા થઈ જાય ઓર ઓર મેળા સુધી હોય ને ત્યાં લગી અને ઢોરા એટલા પંખી ઢોરે સમજી જાય આને તો સ્વભાવ સ્વડવા એટલે ભૂકી જાય એટલું તો પંખીડા ને ઢોળે જાય ખેતર માં એક લાકડું નાદ હાથ કરે પછી માણસ જેવું બનાવી રાત્રિ ના ઢોરા આવે પણ એને ભૂખ લાગી હોય એટલે બીતા બીતા છેડે બે વરચકા તો મારે ખાતો તો હોય પણ બોલ્યો તો કઈ ઓરો આવે નહી બોલે નહી ધીરે ધીરે એ વાઈ જાય કે બોલતો નથી ખાઈ જાય તો ઇનાની ન ખાઈ બતા ખાઈ જાય બોલો ભદ્રિકા સહમા જઈને તપ કરીને સમગ્ર વાત ના બાળ ને છે સમગ્ર વાત ના બાળીને ભસ્મ કરી નાખવી છે પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થ માં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રેજો કોણ ચિંતા કરો છો ભગવાન કે સાવધાન રેજો અમારે તમારા માં ખુશ રહેવા દેવી નથી હવે ખોટ લેવા દેવી ન હોય તો ખોટ દેખાતી હોય તો ખરા ને કોઈ રોકે જાય કેવી રીતે જો આ તમે બધા બેઠા ખરું આમાં મહિમા વાળા ને વાંધો નહીં પણ ખોટો માણસ કોઈ વખાણ ખાતા હોય ની હોય તો જાળવીને વાત કરવી પડે મારી આંખ મારો ન પડે અને દેખાય એમાંથી ખબર પડી જાય આવા અંગનો હિશિય મારી ગમે એ વાત ચાલી દેવ ફરી ખબર ને કારણ કેમ જઈ શકે નઈ અને ગાવડું પડે એટલે ફેરવી લેવી પડે એક ધારી નો ચાલે એક ધારી ન ચાલે આવડે કોક મારા વખાણી કરે તમે બોલતા ભાઈ આવડે હા એ બાજુ મને કે હા એ બોલે તમે એવા અનુભવ ની વાત કરશો એ મને એવું માવે સમજી ને કોઈ બોલતો નથી એ વખાણ જેમ કરવા દ્રષ્ટિમાં બોલે છે ઊંડા ઉતરે અનુભવ શું કેવાય ઈ એને ગમતો ન હોય મારા મને અનુભવી ઠરાવે ઘણું જ કેવા તો એ તમે તારે રાખી મૂકવા આપડે કઈ કાલ નથી પડે માણસ માનવી માત્ર આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ આગળ વધવા પ્રયત્ન ન કરે એ પ્રયત્ન કરે પૈસા કેમ મળે શિક્ષક વિદ્વાન કેવાય એને વિદ્યા મેળવવા પ્રયત્ન કરવો જોઈએ વિદ્યા માં ડિગ્રી મેળવવા પ્રયત્ન કરે જો પૈસા થી મળી જતી હોય લઈ લીએ પણ બારે બાબા સાધુ કેવાય ઈ જેટલા અવસુ હોય એવું જગત કોઈ ન હોય અને બીજો શિક્ષક વર્ગ અને એક અમલદાર વર્ગ ઈ કોઈ બી પોતાના ગુણ ને ખીલવે નહી કોઈ સંસાર પડ્યો હોય બુદ્ધિ તો છે એમાં એવડા રમતગમત ના શિક્ષકો હોય એને કઈ ન મળેકડા મારા બીજું કાંઈ અને જ્ઞાન જ ન હોય એ વચમાં વચાણ વાગતા છે જ્ઞાન મેળવતા છે અમારો વર્ગ અને શિક્ષક વર્ગ અને એક અમલદાર વર્ગમ કરવા શીખો માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રેજો એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં વધારે આવ્યા सायं वली ने रही। कर्म ने मा छे। अने राजस कर्म कर मध्यम लोक प्राप्ति थे तामस कर्म करती पा कोई एम आशंका करे राजने मनुष्य लोक प्राप्ति थाय ત્યારે તો સર્વ મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ તો એનો ઉત્તર એમ છે ક્રિયા નો યોગ આવે તેવું કર્મ થાય છે તેમાં પણ ભગવાન ભક્ત સંત અને ભગવાન અવતાર બે પુરાજી થાય કે હું કાય કર્મ થઈ જાય તો આને આ દેહે મૃત્યુ લોક માં યમકુડી ના જેવું દુઃખ ભોગવે કોઈ સારા કર્મ એ મનુષ્ય તો બન્યો પણ પાછો માં જાય શું નું જમા એટલે તમે જ્યાં દેトム દેવું જેયો રાજમે તો બધાય ને સરખા સુખ દુઃખ ની પ્રાપ્તિ થવી જોઈએ ને તો આ વધારે ઓછું દેખાય છે એનું કારણ તો કે દેશ કાળ સંઘ એને કરીને એ કર્મ ફેર પડી જાય છે કર્મ ભેદો હોય ક્રિયામાણ માં ફેર પડી જતો પ્રેરતા પ્રય પણ ક્રિયામારી પાછો ના અવતાર જો હોય કર્મ થાય તો કદાચ સ્વર્ગમાં જાય એવું કર્મ હોય કોઈ પણ એમ પૂરી ના જેવું પ્રમાર જવાનું હોય માર સ્વર્ગમાં અને કામ જો સારું થઈ જાય ખરાબ થઇ જાય તો પછી મરદ જેવું ને પ્રલ માં હોય તો ફરી જાય એમ કેવાનું પ્રારબ્ધ શું કર્મ આપે જે પૂર્વે કર્મ કર્યા છે એ ફળ દેવાના માટે તૈયાર થયા હોય ફળ ક્યારે આપે એને પરિપાક આવે એવા કર્મો પાછા બીજા કરવા પડે આંબાની કેરી વેડે હવ જાણે ગમે આંબો પાકો આવ્યો એટલે એ ખરેખ કેરી વેળે છે એ બધી પાકીલી હોય પડી રેવા દે વળી બીજા દાડે પાછી એમાંથી પાકીને લેતા જાય ખરું એમાં કફલાય રાખે બે કેરી ચાંદી વાળી હોય કાઢો નઈ તો ઓલી ને ચાંદી વાળી બનાવે પાકવા આવીતી આવી હતી એને પણ બગાડે જો મારી પાસે બગાડે નથી ને કઈ નથી તો નબળો એટલે પાથિવ બગાડી દે આપડે આટલા બધા કોર્વ ના સારા સંસ્કાર એટલે સત્સંગમાં આવ્યા ખરા પછી ત્યાગી માર્યા કે ગ્રસ્ત માર્યા કે આચાર્ય થયા જ્યાં થયા પણ પાછો ન ચોક માં ભડાકા થાય અને બુમરાણ માં પાડવા અને પછી હું બે દસ કથા ભે ભાગવાનું કરેવાજો નો ભાગી જાય આમ કોઈ હા નહી હોય ને શું ઈ બતાવે મારવું આ નથી અને હું મરવાનું દેખાય એટલે બીક બઉ લાગે છે આ પણ બીક કઈ છે નહી બેક નહી આ બોલીએ એટલું ગળે નો ઉતરે બોલીએ અને ભગવાન ને ભગવાન ના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ દેહ પરમપ જેવું અને ભગવાન ને ભગવાન ના સંત ને કરે જો એનો એ શબ્દ ભગત મંડળી નો અર્થ છે થાય અને બેઠા બેઠા કરતા જ હોય ગયું જો બે અને આ દેહ મૃત્યુલોક માં ના જેવું દુઃખ ભોગવે અને ભગવાન ને ભગવાન ના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહ પર કેવું લખે નરક માં હોય તો ન જવું પડે એ સુખ્યા થઇ જાય એ શબ્દ ઉપયોગ કરીને જેને રાજી કરવો એને એ જ કહું છું ને વાત કરી ભાઈ એની ઓળખાણાથી તમારી પાસે આવો નહી પાછ અમારે તો સંતો અને આ બધા મારા કેવું ગયા લુગડા સંત પછી ક્રિયા નહી હોય અમારા પરમપદ પરમપ સુખ ભગવે અને ભગવાન ના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને તેને જો નરક જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મ નાશ થઈ જાય ને પરમપદ ને પામે માટે જે સમજવું હોય ભગવાન ના ભક્ત રાજી થાય તેમજ વર્તવું એ ક્ષમા રાજી થાય એ વાલી વસ્તુ ભગવાન ને સંત ને આપી ને રાજી થો મારીયે અમે એટલે લાવો વાલી વસ્તુ ભગવાન અને ભગવાન ના એને આપીને રાજી થવું એ શબ્દ નો ઉપયોગ અમારા રાજી પણ વસ્તુ રાજી થાય એ સંત જ ના કેવાય એનો જ્યાં વસ્તુના લેણદેન થી ને ને દબાવે જગત ભાવ અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો છે ભગવાન ના સંત જે જે પ્રકારે આપણી રાજી થાય અને કૃપા કરે એમ જ આપણે વર્તવું જે પ્રકારે ક્ષમા વસ્તુ પાડ લીધે જ રાખું અરે ભાઈ સંત જો વસ્તુ પાજી થાય અને ભગવાન ભગવાન ના સંત ને અગ્નિ જયારે રાજી કર્યા છે ત્યારે અગ્નિ એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે અને સૂર્ય ચંદ્રાદી જે પ્રકાશ માન છે તેને પણ ભગવાન ને ભગવાન ના સંતને શુભ કર્મ કરી રાજી કર્યા છે ત્યારે એવા પ્રકારને પાસે વાત કરવામાં કોઈ પ્રસંગ હોય એવું જોડું નહીં જાયે ઉતરે એવું નથી પૈસા પાડી ને કેટલા દીધા નેવાસી હજાર સરસ સાધુ કઈ આપડે ન કરીએ નેવાસી હજાર લે પાછું કરતો એટલે મેં દીધા ને કહ્યું મારું નામ લખજો તો નામ નહી લખાય લખવા દીધું ને કહેશે આપડે નિષ્કામ સેવા થઈ હું ખોની પછી નહી હોય ને નહીં કરે પૈસા મળી જાય તો પછી અને અમે ઓળખી ગયા હોય પૈસા લઈ લેવા દે એમાં પછી કઈ છે નહી જાય તો હું કામ માં એ પાછું ખબર હોય બરાબર રાજ ભગવાન નો પ્રસાદ છે આ રાજ થઈ જાય કેટલીક વાર પાછી હોય બોલો અને દેવલોક મૃત્યુલોકવાન ને ભગવાન માટે જે પોતાના આત્મા નું રૂડુ થવાની ઈચ્છે તેને તો સદગ્રંથ વિશે કયા જે સ્વધર્મ તેને વિશે રહી ને ભગવાન સંત રાજી થાય એજ ઉપાય કરવો ક્યારે રાજી થાય અને મારા કોઈને છે ભગવાન સૌ જીવનું ભલું કરવાનું એનું કાન હોય એ પછી બે અર્થ થાય એવી ભાષા કોઈ ફર્ક કરે નહીં બરાબર થઈ ગયું બોલો માટે જે પોતાના આત્મા નું રૂડુ થવાની ઈચ્છે તેને તો તદગ્રંથ વિશે કહ્યા છે સ્વધર્મ તેની વિશે રહીને ભગવાન ને ભગવાન ના તંત્ર કરવો એવી રીતે પ્રકરણ નું પિસ્તાલીસ નું વચનામ રતમ જે છે પણ આપડે એક ઢાંકણ દેવાય ગયો એટલે પાણી માલિવાયું નહીં દેવાનું હશે કે નઈ દેવાનું હોય ખુલ્લા છે મોઢા જઈને હા એમ કોઈ વિચાર ન કરવો આપડે કરીએ બરાબર બીજો કરે એ બરાબર નહીં હું કરું એ બરાબર એટલો વધારે એ ઢાંકણું મોકલું છે એમાંથી ઢાંકણું ઉઘડે એવું છે તમે તો બોલોને ભગવાન કેટલા દયાળુ છે ઝીણી ઝીણી બાબત કેટલી સમજાવે જીવ કેટલો અભાવ ગયો તમને એમ દાયદો અસર કરે આપણને નોજે એમ કરી પ્રશ્ન કાઢે અમારે આવે છે કાવ્યમાં અપ્રિતા શિષ્ય હિતા શિષ્ય ભલે એને પૂછતા ન આવડે અને એ ન પૂછે કઈ પણ ગુરુ ચિંતા હોય કે આ સમજતો નથી એટલે જાણીને તળિયેથી કાઢે એને અમદાવાદ એનું નામ દયાળુ ગુરુ તળીયે કાઢી નીતિ નાય વાંચો છે એને અડાડવા હોય તો અડાડે ખરા પૂછ્યા વિના બોલે એ મૂર્ખ કહેવાય ગુરુને એને પૂછ્યું તો હોય ને પછી ગુરુ બોલે એટલે ગુરુ નું બધું ઓઇલો પહેલા પૂછે નઈ આવડતું ન હોય તો જાણી જાણી એને ઉભો કરે અને પાછું ખેંચે અને પૂછે અને સમજાવે તો એમના દયાળુ ગુરુ થાય અમે એક શિષ્ય દેખો તો હું તો એ વખતે જુનાગઢ માં મારું આસન ભાઈ ગુરુ ચલોક છે ત્યારે હું કરોલ ને તારું માથું લે આવે છે કઈ શું પણ ખોરાય તારું માથું ખોરું કાપી નાખવા મને મારી આમ નથી બોલતા એના દેખા એનું નામ દેવ કૃષ્ણદાસ હોય સાધુ નું નામ છે ઢક મીંડો છે પછી તો બીજા ગમે એમ થાય તો મટેલા ની ગાળી એવું છે આ તમે બધા